પણ બીજા જીવન દુખદાયી થઈ પડે છે આત્મા સુક્ષ્મ હોવાથી કોઈને નુકસાન કરતો નથી માટે અમે અમે પુસ્તક માં ચોખ્ખું લખ્યું છે કે હિંસા ના સાગરમાં સંપૂર્ણ હિંસક છીએ